કેટલી ઉંમર થઈ ગયા અહીં કેટલા વીસ વર્ષા અહિયાં ગયા સો વાંધો નઈ સો વાંધ નઈ નજી બાજી બાજીપોરા તો ખાલી હાથ ડબી ના થઈ જવું स्त्री रूपये पुरुष रूपये न पुरुष रूपये तेरे रूपए એ છાતી હતી હેલી હોય ને ખાલી હોય છાતી હોય ને નથી હતી ના ગુણ હશે બધા દાદા આ લોકો એમ પૂછે છે કે અર્જુન ને છાતી નહોતી એમ ના હજુ ને છાતી હતી છાતી વગર કોઈ થયો નથી કૃષ્ણ ભગવાન ની છાતી હતી મારી ને છાતી હતી કોઈ ને છાતી છાતી અહીંયા <laughs> <laughs> <laughs> <laughs> સે આ એકતાલીસ વર્ષે અમુક કુમારદેવ કેમ તાલી વર્ષ ની ઉમર નો થયો છ મહિના કેટલા વર્ષ બેતા મારે શું કાય મારું ના જાય મારે બેતા બધા આવે શું પેપર વાંચ્યું પહેરું નહિ પહેરું નહિ આ ડાબડા ગમતા પેલું ઘોણી પીલનાર પહેરા વાળા ગોણી પીલે તેનો આમ કઈ પહેર આવે શીખવાડ્યા એટલે પછી એક ચશ્મા મને ફીટ થયો કે છે મને સરસ વંસાય છે તમે હવે પાસે લઈ જીટ થઈ જાય હું હા ફી થયું લઈ જાઉં છે બીજાથી એ વનશે સરસ સરસ વનશે નાખે વંચાય છે હસમુખભાઈ કે એમને ટ્રાય કર્યો પણ એવું થતું નથી હિંમત જોઈને આપડે ના એ વાત છે અમારી દ્રષ્ટિ બગડે નઈ ને એની પર અમે જોઈએ ખરા પણ દ્રષ્ટિ ના બગડે અમાર ચીજ કોઈ ચીજ નહી મને કોઈ વસ્તુ કામ લાગે બગડે નઈ હે તુરે નમસ્કાર કર્યા કરે ક્યારે નથી પછી તિરસ્ઈ રાગાય નઈ બેસે પાસ થયા અહીંયા ખરેખર ખરેખર નથી ખબર નથી તમને ખબર હશે ને એ ખરેખર મે તમે કોણ ખરેખર મને ખબર નથી ને મને ખબર નથી તું જાણ ને તું તારું નામ છે ભાઈ ને એવી જયશ્રી કોણ બોલે છે આત્મા બોલે છે હમ ક્યા ગામની સુરત મહારાજ ગામ ની છે આમ તો સુરત રે છે બાબે માથે મે દેખ દેના બહુ સરસ હા અરે કોઈ ની છોકરી ને એટલે મારી કોઈ ની છોકરી ની છોકરી અને दादा વાળે એનો ઓખરો આમે કરે છે બહુ અંદા સરસ ઓકે હા હા પાજો મેરા હા બચસ તો ઓખરે ની હે કે મે જો એટલે હવે વીલી રાતના છે આપણું વિજ્ઞાન આખું અક્રમ છે જગત ને નહીં સમજતા જે રસ્તે દરરોજ એ પછી ત્યાગ કરજે નાગો ફરજી ગમે તેઓ પણ આ જશે તો કામ થઈ ગયા છે કારણ વીજ જવું જોઈએ એટલે આ મકાનો સેવા કરવાનું બધો કરવી જે કરવી બધું મળે કામ ધંધા ને દાદા ત્યાં તો કામ ધંધા બધા વેપાર કરવાથી સુરત માં સુરત સુરત આઠ થાય નવ મિનિ આપડા બધા મહાત્માઓ બધા રહેતા હોય લગભગ અત્યારે કબૂલ થયા ગામ જ થયું એનું શું નામ તપાસ કરે છે દાદા ના છે માં જેવું દાદા ને દાદા ને વેચી શું કામ છે બીજું બધું બહુ નામ આવે દાદા હું ત્યાં સોનગઢ ગયો ચંપાબેન છે કાંતાબેન છે બેનો છે એ બે એમ કેતા કાનજી સ્વામી ના શિષ્ય છે અને એવું કે છે કે અમને બંને આત્મજ્ઞાન થયું છે તો કાંધી સ્વામી બોલે કે શું કાંતિભાઈ સમજાવ્યું ને એવું બોલે મોટી આપણે એ આખી ટેબ છે એમ નઈ એ લોકો મૂકે આપડે જઈએ તાઉમા સરળ હોય કેવું હોય સરળ હોય ખોડ ખાપર લખેલું પરમ વૈનય એ જ ધર્મ શું કહ્યું ત્યાં વર્તો નઈ પછી પરમ વિનય તારે સમજી જવાનું કોઈ ખબર એના કરતા ઘરના ગૃહાર્થ હતા તે હાર હતા તે હાર હતા મથાર્થ કરતો હતો મત ને હારો જઈએ અમારો ખોટું હવે આત્માર્થ ની જરૂર છે આપણા પાસે શું થશે કે બીજા અવતારમાં ત્રીજા અવતાર એક બે અવતારમાં એ પુરુષ થઈ જવાના એટલે થઈ જવા તૂટી જવા તૂટી બે હા એ તો ખેડૂત જાતે ના કરું પથરાનું કારણ હાડી ત્રણસો રૂપિયા ગણફૂટ ના આ ભગવાન મૂર્તિના એક ગણફૂટ ના હાડી ત્રીસો રૂપિયા માસ્તો અંબાજી વાર ના સોસાયટી ને જમીન છે અઢી રૂપિયા પડી ગયો ગુસાળો થાય એનો અધર્મ બરાબર એટલે બે બે પ્રકારના ધર્મ એક ભૌતિક ધર્મ એ ખોટું છોડી ને કરો એમ કે છે છોડી દો અને સારા કાર્ય કરો પણ ગુજરાત થાય છે બધા થતા જ હોય ને તમારું નામ રજનીકાંત રજનીકાંત રજનીકાંત ખરેખર રજનીકાંત રજનીકાંત તમારું નામ નહીં તમારું નામ રજનીકાંત રજનીકાંત એ કે મારે નેવીજ રજીકાન હું તવ તો જ રજીકાન ના રજીકાન સે લગ્ન કરી તેલ રજીકાન તે કરી ભણ્યા તે રજીકાન તે બરાબર નહી ખરેખર કોણ છો કીર્તિભાઈ જરા ડિરેક્શન આપતા કિસને ના જવાનું છે બોલ આ કુછવડો કુછવડો જ છે કુછવડો જ છે તમે લોકો છે હું ખરેખર રજુ કરવાનું એવું ને એટલે લોકો છે રજૂઆત હશે ખરેખર ખરેખર નથી જતા કહો ખરેખર છે એવું કહો ના કહો લોકોને કહ્યું નહિ કે ખરેખર રજીકા મને કહ્યું લોકો એજ કેતા રજિકાંત નથી તમારું નામ રજી રજિકાંત ઓળખવાના વ્યવહાર રીતે નથી રિયલી સ્પીકિંગ નથી તમને કેવું લાગે સાવ સાચી તમે કહ્યું કે રિયલી ખરેખર હું છે રજિકાંત ચીટીંગ કર્યા લોકો નહી ગયો હોય તો એના ગુના બ લાગુ થાય છુટકારો થયો નથી છુટકારો થયો હોતો ઘટેકવાનો ખત નહી ઘોચવાળું બધા થાય નઈ ઘોચવા ઘોચવાડો કાઢવો છે धंदा छोड़ा लीधी ने ये गयो। ने है। क्या ले धंधो पे पथारो जेने कही बधीज जगह ધંધો કે બહુ જ મારે માથે લઈ ને કશું લઈ જવાનું જોયે નહિ જોડે કશું અહીં લઈ જવાની વાત ખરો જો ઈ કાયદો દાદા ન હોત તો પાછળ વાળા પાછા એવું ગયું તારા ફાધર આપડે બધું બચાવે છે અને કપડા બિચારા પૂરા પેતા કપડા બચાવે છે અને કંપની મોટી છે તમારી બઉ ભારે ખાતા થઈ ગયા મેં પણ તને બિલકત તને આપી દેવાના કે લઈ જવાના છે જોડે કારણ કે લઈ જવા તું હોય ને તો મારા ફાધર તો દસ લાખ રૂપિયા દેવું મૂકી દેજાય તોભ કરતો નથી બાપે કશું ના આવ્યું હોય તો નહી આપવું એવું નઈ આપણી પાસે પૈસો જે છે સીધી રીતે નથી આવતો લક્ષ્મી જે છે સીધી રીતે નથી આવતી એવું કે છે કે લક્ષ્મી છે સીધી રીતે નથી આવતી જે ચોર લોકો થાય ને એની ચોર ની વાત કોઠી ને પેસી દે પણ ઇન્ડિયા લાખ રૂપિયો કમાય તો ખાલી ત્રણ હજાર સરકાર રાખવા દે છે સત્તાણું તો ટેક્સ લઈ જાય છે એક લાખ રૂપિયા કમા તો સત્તાણું સરકાર લઈ જાય ને ત્રણ હજાર આપણને આપે એવું એટલું બધું નથી એમ લાખ માં સત્તાણું સરકાર લઈ જાય છે એટલું ખરું આપડે ઉઠો આ સરકાર નો વેરો છે સારું છે કે છે કે લોછા કરો છી રામ થી ધર્મ કરો ને ઉઠ સારું કે છે ધર્મ કરો ને સર નહિ તો વધારે કમાશે આવે ચોરીનો પૈસો છે ને ચોરી નો પીસો પૈસો થયા પુણ્ય હોય તે લક્ષ્મી પૂર્ણ છે બધીચાની છે ઓછી મહેનત આયા કરે છે ના પડે કેટલાક છોકરાઓ ત્યાર હોય બંગલા હોય ભૂલી મહેનત કરી ના ભલે સમય તો ગજા પ્રમાણ ભૂલી ને બરાબર એ તમે સંજોગો આવા મળી આવે ને સર્વિસ સારી મળે એવું પુણે કરેલ નઈ ચોખ્ખી પુણે કરેલ નઈ તે આ ધંધા આડે આવડા કરવા પડે કરું શું ધંધો કરો નોકરી કેટલું કમાણી થાય છે એમ પૂછવું છે મચી ભાઈ આપીએ છીએ ને ભાડું પચાસ દવાય કે ચાલીસ દોડે તમારું કેટલા દ્વારા મહિના ના મહિના ના પગાર બારવી ને અઠ્યાવીસ હજાર બારવી ને અઠ્યાવીસ હાજર ઓગણચાળીસ એને પૂરી કરવું પડે કેટલી બધી છે તમારે પંચાવન પંચાવન બ્રહ્મચારીજી ના હા બરોબર પ્રભુશ્રી પ્રભુશ્રી ના હા પણ વિચારો થાય ને નથી સારા છે બાકી પામ્યો બેઠા હોય અને કોઈ પાંચ પાંચ દસ હજાર બધા બેઠા હોય કોઈ આમ કેશ નું તમારે બિલકુલ હક્કલ નથી આમ ત્યાં બોલાવો કેસર ના થાય તો જાણું છું તમે પામે રાખ્યો વાતો એટલે બીજી કાય હોય નઈ કૃપા નાની પુરુષ હતા પ્રભુજી સતપુરુષ હતા સતપુરુષ હતા શું કયું હવે એને વાત રાખી વાંચો મત જાય નઈ એટલે બીજા ધર્મ પરિણામ કહ્યું કે ધર્મ તેનું નામ કેવાય કે ધર્મ થઈ પરિણામ પામે ધર્મ થઈ અને પરિણામ પામે એનું નામ ધર્મ પરિણામ પામે નહી જયેશ ભાઈ પૂછે છે કે સત્પુરુષ અને જ્ઞાની પુરુષ શું તફાવત સત્પુરુષ અને જ્ઞાની પુરુષ સત્પુરુષ એ કેવાય જ્ઞાનીઓ કોણ કે જેના બુદ્ધિ હોય પણ અમુક પ્રમાણમાં બુદ્ધિ હોય બીજા બીજા જેટલી બુદ્ધિ હોય એટલો અહંકાર હોય અને એતો અહંકાર અને ગયેલો હોય જ્ઞાનીકુર ના માં એટલે સાથ સિતે ટકા અહંકાર જતો રહ્યો કેવું સમજ ના ક્રમિક માર્ગ ના જ્ઞાનીઓંકારી ગયેલો હોય આ તો અક્રમ વિજ્ઞાન છે એટલે અહંકાર નહીં અને બુદ્ધિ નહીં એટલે હું કઉ છું મારો બુદ્ધિ નથી સમજ ને બુદ્ધિ જાય ત્યારે સંપૂર્ણ સાથે ત્યાં પ્રગટ થઈ ગયું કેવાય નાના બે હા હોય બેઠા એટલું જ બાકી રહ્યું જ્ઞાની પુરુષ ની આજ્ઞા આરાધન કરતા હોય બધા હોય જ્ઞાની પુરુષ ની આરાધન માં હોય બધા સતપુરુષો સતપુરુષો ને આજ્ઞા વચ્ચે વ્યક્તિઓ હોય બધા સત્પુરુષો કોઈ ઉપરી ની જરૂર નહી પોતાની ભૂલ પોતાના જ દેખાય છે પોતાની ભૂલ બીજો દેખાય તા અમને કહીએ અમારી કોઈ ઉપરી ના થઈ કારણ કે અમારી ભૂલ દેખાતા નથી કેવલ જ્ઞાન ને અટકાવે તેવી ભૂલો એ ભૂલ ના કેવાય ને જગત જગત ભાઈ પૂછ્યું નઈ તમે જાણો છો મહેતાગીરી તો હટકત લઈને સ્ટેટો માં મહેતાગીરી કરી લીધું કરતા હોય બધા નામ એ રીતે પડેલું નાનું સાધું ખોટું પરીક્ષા કરે ને એ તો ગવર્મેન્ટમાં રહેતા હોય પાર કે પરીક્ષ ના પારખ થાય દાદા આપજે મોરબી ના કે એવી રીતે સારા અને ખરાબ એવું કુટુંબ કુટુંબો દાદા ભગવાન બો સદમા ભાદ્રાદ થી પાંચ રાતેમાં પૈસા ઘર માં બે ને કે આપડે ગોતેલા છે ઉઠાવશે નઈ એવું કે કોઈ ભાગ લે નહીં સૌ કોઈ કંટાળેલો હોય વધારે ઘૂંચાયેલો હોય ને અમારે જ્યાં ના ગુસેલા કઈક આ હવે ભાઈ બધા ગુસેલા શું કરે સાચું પડે અમારું કામ કેટલા અર્થ થતા હોય કેવો અર્થિયો ઘટાડે બધા બુદ્ધિ થી તો કરી બધા અર્થ જ્ઞાની ની દ્રષ્ટિ ને તો જ્ઞાની સાહેબ કોઈ ના કર્યા આપી હોય પહોળા કરે ના કરે એવા સત્પુરુષ એજ બે પરમાત્મા કેવું કર્યું પરમાત્મા હા જ્ઞાની પુરુષ છે દેખાય છે પોતાની સત્તા માં આવ્યા પછી બધી પોતાની ભૂલ દેખાય માં છે ક્યાં છે એટલે જ્ઞાની પુરુષ ના તન માન ને ધન થી સેવા કરવામાં આવે ત્યારે જ્ઞાની પુરુષ ને સેવાની કઈ જરૂર નથી પોતાની ગરજના માટે કરવાની જરૂર છે જ્ઞાન ની જરૂર નથી તન ની ધનની ધન તો લેર ને આખા હેલો ધન કરવાનું ધન તો કુસક્યા સારી જગ્યાએ વાપરી દેજો એટલે તમારે લોક તોડાવવા માટે કે શું કે લોક તોડાવવા માટે લોક સુતે ના હોય તમારી દબાણ ધક્કો વારે પછી ભેગા થાય ને પચાસ પચાસ એક લાખ પછી કે બે લાખ કરું ત્રીસ લાખ કરું એનો સ્વભાવ લોભી ક્રોધ માર માર્યા લો આખો દારો કસાયો ને રંગ કર્યા કર્યો એકાવન વર્ષ થયા છે પંચાવન પંચાવન અને કસાય રોગ ના જાય તો હજી કશું કયું નથી કશું કર્યું કઈ રીતે વાતો હવે છે કસાય તો એવા એવા જ હોય અમે આજે આજે માહિતી એમ પોતે કહ્યું પણ લોકો ગયા નઈ ને રૂબરૂ જતા નથી લોકો બુદ્ધિ નો જવા દે હા બુદ્ધિ પર ને તમને બુ કરે બાળકો છે કે બહાર ગામ જોડે જોડે હસમુખ ભાઈ એના ખાસ અનુવાય હોય એ અમારા કોઈ પરિચય માં નથી અહિયાં રમેશભાઈ ભેગા થયા બાજુમાં સરસ હવા પછી મોખ ના પડે મારી પાસે લઈ જાય જામીન થયા છે તો એ પણ ખોવા બુદ્ધિ વાપરે છે બુદ્ધિ વાપરા જેવી નથી અમે તો રોકડું કહીએ છીએ એટલે તરત આપી દે છે લોકો બુદ્ધિ વાપરે અમારી બુદ્ધિ વાપરે છે બધા લઈ ગયેલા રોકડું બધા અનિલ ભાઈ કરું પામ્યું પામી ગયા એનો ખ્યાલ કેવી રીતે હવે તમને કહો તમને ન ગમતી વસ્તુ કોઈ બોલે અને તમે ગુસ્સો ન કરો એટલે સમજવાનું છે આ કઈ પામે છે એટલે પ્રભાવજી કહ્યું ધર્મ તેનું નામ કેવાય ધર્મ થઈ ને પરિણામ પામે શું કહ્યું રાતો એટલે દાડો ના હોય હમ દાડો મળે પામી ગયા પામી ગઈ પામી ગયું દાદા ને બધી ખબર ના થઈએ તો પણ સમજી છોકરા બિચારો ડાયા થઈ ગયા ચાર ડાય ગયા અમને ભેગા થતા ને